બે હાજર એકતાલીસ ના ફાગણવાદ નવ મેંચી વગલા અંતે ચક્ર ની બીજું વચનો દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિરના ફળિયા ને વિશે બાજો ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શામ છેડાની દોડી બાંધી હતી અને શ્વેત ચાદર ઓઢી હતી અને સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે જગતને નાશવંત દેખે છે અને દેહ ને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે તો પણ આ જીવને ને જગત નું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી અને પરમેશ્વર ને સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વર જીવ નું નથી તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધનસ્ત્રી આદિ સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી તેનું શું કારણ હશે પ્રશ્ન થયો જગત ને નાશવંત દેખે છે અને દેહ ને મૂકી ને ચૈતન્ય જુદો થઈ જાય છે આપડે નજરે દેખે છતાં પાછું તો એક જગત માં થાય છે કેમ થતું હશે નક્કી કરે તો નક્કી કરે આ ડાભી થી કર્યું હોય ને બાળે આવીને જલસા તમારે બળદ છે ને બળદ કોઈ નદી માં તળાવ માં લઈ જાવ સાફ કરે બળદની મજા આવે પાણીમાં જરા ગુંડું પાણી હોય તો આમ થઈ જાય એટલે ડબી ખાઈ જાય માલી ભાવ એટલે બળદ ની આવડો પાણીમાં જાય આવડે ઉપર તો બહાર ચોટે બળદ હોય તો કોઈની બગા બીજા બળદ ને ન જાય જાની હોય એને જ રહે છે હા ત્યાં માં કોક દી જરાક આપણે પાછા વર્તી વાળી અને ભગાવું ને બહાર રાખવા માંગીએ રે ખરી થોડી પણ આપણે પાણીમાં રહી શકીએ તો નીકળવું પડે એટલે ભગવાન માં જોઈએ એટલે બગાવવું પાછી ચોટે બગાવું કામ ક્રોધ લોભ મોર આશા ત્રષ્ણા ઈર્ષા દમ છપટ આ બધી બગાવું છે જીવ પ્રાણી માત્ર ને વળગી છે પછી કાન ફળ ફળાવે સિંગડા હલાવે હલાવે અમદાવાદ આડું આવડું કરીએ પણ માહ નહી બપોરે હુ હોય પણ એ તો આ મોઢા ઉપર આવે આવે ને ઓઢ કાપ આવે નહી જાય ગમે એટલું કરીએ તો પછી બપોર વચ્ચે હું જ મચ્છરદાની બંધાવી દેતો પછી આમાં આપણે જીવતાની બાંધતા નથી એટલે મચ્છરદાની બંધાય તો જ માખી બાળ રહી છે પવિત્ર ભક્ત સંતો એની બાંધવી જોઈએ પછી મુક્તાનંદ સ્વામી એ કહ્યું છે જીવના હૃદય માં વૈરાગ્ય નથી તેને કરીને જગત નું પ્રધાન પણ મળતું નથી અને ભગવાન પ્રીતિ થતી નથી अंगी पार, तो जे, थो अंग तेवु रहे छे, દેખાય તો આપણે નાટ ને માટે તો ખરેખર છે આ લોકો ને બીજા ભાગ માં છે એને બાબા સાધુ ખોડિયાર મેલ્દી સીખોતેર જેનો જઈ જાય છે માની વળી ગયો હોય તમારા રૂઢ થઈ જાય બરાબર કરી હોય ફળી જાય એટલે ભયો ભયો હા ભયો ભય એટલે સત્સંગમાં આવતા જેવું અંગ એનો કોઈ વાંક ન હોય હવે આ નવી પ્રજા આપડી સાધુ ની થઈ એ શીખ કોઈ એને ખબર જ ન હોય ખબર જ ન હોય એ આપણે સાધુ ની સાથે હવે હરિભક્તો મળવા જાય હોય પણ ઓવાર સાધુ તરીકે ના હોય અને કારણ એને બિચારાને ખબર જ નથી ને કોઈ એ ખબર જ કરી એ નથી ઓ કવિતાઓ આવતી ગુજરાતી માં જેને જેવો સંગ રંગને તેવો તેવો તેવો જેને પાસે ઈ ખરેખરી વસ્તુ છે અને હવે આ સત્સંગમાં આપણે દિન પ્રતિદિન જોઈએ સાધુ તરીકેનો સંબંધ લગભગ ઓછો થઈ ગયો જેમ મળવા જાય એમ સાધુ ભાણ જાય એનો માગ નથી અને કોઈ સમજુ નથી અને એવડો એ સમજવાય બેઠો નથી પાછું ચારે બાજુ પર કેવળ જીવના કલ્યાણ ને માટે ભગવાન કલ્યાણ એવા વિચાર થી જો વાંચન થાય મનન થાય વિચાર કરે પોતાની ઉપર તો કઈક એને એનો હવાજ આવે આખા જગતનું સ્વરૂપ પારાયણ થાય એટલે બરાબર થાય હોય સામલા નું ઓઠીમણું મળી જાય સરબત પીવાના આવે એના તે બેઠા હોય અને આ લોકો વખાણ કરે કથા બહુ ભારે થઈ બઉ હાર આ બધું યુગ યુગ ધર્મે કપટ માં ગોઠવાય યુગ નો ધર્મ કપટ એટલે કપટ માં ચાલે છે હોય તોય મનોરંજન હોય જો ઘણા કીર્તન રાત્રિ ના કરે તમુ લીધો હોય ને ઓઇલું લીધું હોય બરાબર જમાવે ચૈતન ની જુદો થઈ જાય દેખે મરી જાય છે જગત આખું દેખે જ છે ને વળી જગત દુખરૂપ છે ભગવાન સુખરૂપ છે તો સુખરૂપ ને છોડી અને દુઃખરૂપ ને સામે જેવા વૈરાગી નથી એમ કે મારા વૈરાગી નથી એ પણ ખરી વાત છે આ ન પાડ્યો પણ અમે તો આમ કઈ લ્યો હવે કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા વૈરાગ્ય ની વાત સાચી પણ હમણે છે પણ તે વિના બીજું થતું નથી અને સત્સંગ કરીને તે અંગ ની તો થાય છે પણ અંગ તો તેનું તેજ રહે છે કેવું સરસ લેખ્યું હવે આપણી જોઈ ગયો દેખાય છે કે દેખાતું પછી સમજી હા ઠેખાતું એ મારા ધારા છે એને વિચાર કરવાનો બાકી સૌ કુ થાય છે નક્કી થાય પોતે પોતાનો ગુરુ થઈને મારે ભગવાન રાજી કરવા એની ઉપર ધ્યાન રાખે તો એનું પાત્રા ન સ્વામી પણ બાકી હોય નો જ આવો ખાવી પ્રસાદ પાણી તો આ સાધુ હારા છે સાધુ ને કોણ ઓળખે માલ ને કોણ ઓળખે માલ ને લગભગ ઓળખતો નથી બોલો બરાબર એમ પાછું એ નિર્ણય કરે ઓ પાછું હવે એ નિર્ણય કેવી રીતે કરે સોના ને ઓળખે નહી છે કે આ દર પણ સોના ને ઓળખતો નથી એને દુ બાર વલવા જા એ કેવી રીતે સાધુ ને ઓળખ્યા તો એના લક્ષણ જાણવા જે આવો જ આવું ખાવું પ્રસાદ પાણી બસ આ ઓળખ થઈ ગયું પૂરેપૂરી થઈ ગયું છોકરો છોકરી વળાવી હોય તો બરાબર ઓળખે પડે હા એનો બાપો કેવો હતો એનો મામો કેવો હતો એના સગા કેવા છે એમાં ક્યાંક નબળા દેખાય તો નથી કરવાનું એને ઓળખવાનું તાન બહુ પાછો જે છોકરાને પરણાવે એ કાયમ એની નો રહે અને એવાનો વ્યવહાર કરે એ વિચારી કરે અને મરીને ભગવાન ભણાય એનો વિચાર મા બાપ લગભગ છોકરા કોણ ગુણ ઉપર જોતા હોય અને છોકરો એ કન્યા ના રૂઢ ઉપર જોતો હોય એને જોતા હોય કારણ કે જયારે જઈ ત્યારે ઠીક હોય તો ત્યાં બેહવા થાય ખાવા થાય ઉભવા થાય નોખું નોખું જોવે સગા સંબંધી હું વર કન્યા નું પેટમાં મળે છે એને બીજું કઈ જ્ઞાન નથી જગત વેવું રહેવું જગત વ્યવહાર કરવો એમાં જ્ઞાન નથી ભગવાન નું જ્ઞાન હોય કે એક જણો મને કે ભગવાન માં હેત ભાવ એટલે આપણે જાણીએ મોહ છે એટલે છોકરા વખાણ કરે આપડે હા કહીએ આપડે હું બોલતા બોલતા એવું બોલે કે હું આમ પૂજા કરતો હો ને કરતા આવે માળો મૂર્તિ લીએ માળા લીયે આ તાણે આ તાણે પણ એ કરે હવે ભગવાન બજવા માં વિઘન કરવા મીંડ્યો હવે એને બઉહારો કહે પણ જોવા જગત માં હોય ને એવું લગભગ એવું હોય કઈ ન હોય અને આવડા વખાણ જાય તે મર્યાદા કરે અમે કરી બોલો અને જયારે જેને જે અંગ બંધાય છે ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય જેમ ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય અને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય અંગ બંધાતા વિભ્રાંત થઇ જાય છે કરવું જ નહી શું કેવાય ખબર આ બધું વિભ્રાંત એટલે લોભ માં કેમ થાય નક્કી કરવું જોઈએ એ બધું નક્કી તો કરવું પડે ને કરતા છે ને નક્કી હોય ક્રૂ થયું હોય ત્યારે કેવી હોય એ બધું નક્કી તો કરવું પડે ને એ બધા ને માપતા શીખ્યું છે માપા એ ક્યારે કે પોતાને વિચારો જયારે આવતા હોય ત્યારે હું અત્યારે ક્યાં છું કેમ હોવું જોઈએ મારે અને અત્યારે હું કેવા ભાગમાં અટવાઈ ગયો કપડા નો હોય તો બધા એક જ હોય કે નોખા હોય કપડા પહેરીને બેઠા એમ આ દોષ એને ઢાંકવા માટે માણસ માત્ર કપડા પહેરી ના આ કપડા નહીં પહેરાય જાય અને પોતાને છાનો રાખવા માંગે પોતે કે હું કપટી નથી હું ક્રોધી નથી હું લો નથી ઈ દેખાડવા માંગે કપડા પહેરી નો બધું છે બધું જ છે મારી પાસે પછી તે વિભ્રાંત માં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે માટે જે સમજવું હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ કરીને પોતાને વિક્ષેપ થતો હોય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામ ખીણ પડી જાય ખીણ પડવાનો હેતુ હું તે જ વિચાર હું અત્યારે છું તો એને કઈ સંકેલવાનું ભાવ થાય જેમ કોઈક અથવા દીકરીઘાટ થાય તો પછી તેની કેવી દાજ થાય એવી દાજ જયારે સત્સંગ વિના બીજું પદાર્થ લખાયું આજે અમે ભલે ખૂણામાં બેઠા જઈ છતાં જાણવાનું તો બહુ મળે બહુ મળે ક્યાં ભાગ માં ક્યાં રહેતા હોય શું કામ કરે એ બધું દેખાય એટલે મહારાજ કે જેને ભગવાન રાજી થાય તેના હૃદય માં તો સત્સંગ પણ પ્રધાન ના રહે નર્વે સાધન ના ફળ રૂપ તો આ સત્સંગ છે તે શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવ પ્રત્યે એકાદ કંધ માં કહ્યું છે अष्टांग पूर्व जन्म नो संस्कार हम सत्पुरुष ने योग्य कर आज संस्कार थे सत्पुरुष ने योग्य कर માટે એવા સત્પુરુષ નો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી બુદ્ધિ વાળો જાણવો વાળા જાણવા જણાવું જઈને બધું પોતાના હિતને માટે પોતાના લાભ ને માટે એજ સમજાય પોતાની મેળે માટે જેવીપ માં સભા છે ને જેવી ગોલોકુલોક ને વિશે સભા છે અને જેવી બદ્રિકા સમય વિશે સભા છે એથી હું આ સત્સંગ ની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્ત ને અતિશય પ્રકાશ દેખું છું વૈકું ગોલો અક્ષરકાળવે એનો આ વિષમતા નથી ત્યાં તો બધા ભગવાન ની રૂચિ માં રે પણ આયા અનંત વિકમળા વચ્ચે પણ ભગવાનની સામે રે બેઠા થઈ બધા એની રુચિમાં રહ્યા છે માટે એને અમે કાયક અધિક દેખી છે આયા સકત શીતિયાને કેળવી આ છે પણ શીતિ ઓલી છે માટે હું મારા કેમ દેખું અગ્ની સભા બેઠી હોય ને હાવ એક જ અમને ના હોય હે હોય, કોઈ બધી આશ્રમ આમાં પણ ભગવાન એને ઓળખતા હોય કે હા આવા છે એટલે શુદ્ધ દીપ જેવો છે વહેલી છે વૈકુંડ છે એવા દેખાય છે છતાં હું એને અધિક કહું એ હું કામ કરેખાય છે છતાં હું એને અધિક જાણું તો ત્યાં બેઠા છે ને એટલે એમ રેવું ઈ હેલું આ દેશ આ લોક માં અને હું આને એના થકી અધિક જાળવું પછી બદ્રિકા શ્રમ માં ફો આપવા કરે આપણે અગિયાર આવે ઘણા અપવા કરે ને જેમાં આવડે નાના છોકરા જયારે તૈયાર થાય અમારે અપવા કરવા એટલે ખરી રીતે આપણે જોઈ ને આપડે દાદુ છે એટલે આમાં કરવાનો ભાવ થાય છે તેમાં ભરૂનાળા માં આપડે જે ક્યાંક ફરાર કરી ને છોકરા નીર ચલા રે છે આને જોગે નગરપાલક ને હજી તપ શું પણ અહીંયા ગરીબ માં કોઈ કરે ને ઘેરે હોય ત્યારે કરતા હોય ને એનો મા બાબત કરતા ન હોય ને ભગવાન જેવો લખવા રાખવા આ મનુષ્ય દેહ રહ્યો અને અત્યારે એટલું કઈ કરે છે અમદાવાદ નો છે તો દર એકાદ ચાલીસ પચાસ છોકરા ઉપવાય કોલે કરે ઓ કોલેજ કરે અમે હારા હારી ભગત નો દીકરો હોય તો સફા માળા લે અને એનો બાપો એને કે છોકરો ભણે છે નહી તો કોલેજ ભણે કોલેજ ભણે એટલે છૂટી કરી ચિંતા કરશે નહીં બહારનું પાણી નથી પીતા કોલેજ હરાહારી વખત નહીં પીતા હોય ને બહારનું બાણ છોકરા ખબર જ ન હોય અને કઈ હાથ ધો છતાં હરિભગત ની સમજણ કહું દક્ષ હોય નાકીલો નીકળ્યો હોય અને બધા પૂરો હોય તો એને ભાઈ લાગે પાછા બધા પૂરો હોય અધૂરો ધરાય હરિભક્તન છે એ ક્યાં ખબર છે બોલો લિયો જેવી બદ્રિકા બદ્રિકા ને વિશે સભા છે તેથી પણ હું આ સત્સંગ સભાને અધિક જાણું છું અને સર્વે હરિશય દેખો પરમા પકડી રાખ્યું એના ઘર માં અંદર નથી જરાય ખોટું બોલતા કોણ બોલે ભગવાન ભગવાન ને જાણે કઉ છું પણ મળે એટલે હમ ખાઈ આપડી આગળ સમ શા સારું ખાવા પડે છે જે સર્વે ને એવું અલૌકિક પણ સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી એ સારું સમ ખાવા પડે છે રાજવ અને ત્યાં જ આમ રસ્તો સાધુ બેઠા હોય અને હરિભક્તો બેઠા હોય એમાં ગામડે ચોખા અને આ ગામડામાં રે ચો પેર્યો હોય ગામડાના લુગડા વેચવા આવ્યા તો આગળ કપડું લઈ આમ પરિચય એના ચોરણા નો વાયરો તમને અડશિયા એટલે પવિત્ર થઈ જાવ એનો ચોરણા નો વાયરો તમારા મને એમાં ફેર કેટલો છે તમારા લુગડા ઉજળા છે એનું હૃદય ઉજળું છે એના લુગડા મેલા છે અને તમારું હૃદય મેલું ભગવાન કે ભગવાન ના ભક્ત મોટા એમાં આપણે કઈ કલ્પના કરીએ સ્વામી આ બતાવ્યું અને બુલે આ પાડ્યો વાતો એવું ઉપર થી ઉજળાશ એટલે જળભર ઉપયોગ કહેવાય ઓછો હોય એટલે એને જળભર ત્યારે અમારા માં ડાયા ડાયા હોય ને જોયા કરીને કાલે બોલી ને રીત વાત અર્થિકાડા જેવી હોય એટલે એને હવ કે આમથી આવતા હોય પેલા જુવાન્યા હોય દાપણ વાળા ધરા જાણી ને બાજરાનો લોટ લોજાર કરતી નથી અને કમદા આવો આવો વેહો વેહો પથ્થર લાવો તમારો પથ્થર લાવે કઢી હાર આવડું આ તો બિચારાને ખબર નઈ કઈ જુવાની ઉમર વાળા એવાની ઠેકડી કરે ઠેકડી કરે પણ અને બ્રહ્મા દીક ને પણ દોર લડો એવો જે આ સત્સંગ परमेश्वर विनाथ रहे महिमा परोक्ष સામાન્ય રીતે ભગવાન રસ્તે જોડવાની છે અને રીતિ સ્વીકારી છે પેલી વસ્તુ સ્પષ્ટપણે કહી શકાતી નથી કર્મ મોક્ષા કર્મ ની વિધતેમ ઘટાડશો બરાબર બોલો આઠ થી પર ભગવાન મહાપુરુષો આઠ ને નજીક છે પણ ભગવાન જે મને તો પરોક્ષ દેખે ને એ વાલો ભગવાન ના માર્ગમાં કઈ કઈ ન આવે દેખાય છે ભગવાન નો આવે હાથમાં આવું જાવ ખાવ જેવ બોલાવે ચલાવે એમાં એક થાય છે એવું માત્ર એટલે ભગવાન દૂર છે અમારે હવે તો પાકી બચી થઈ ને બરાબર જેવી પરોક્ષ દેવ ને વિશે જીવ ને પ્રતી છે તેવી જો પ્રત્યક્ષ ગુરુ રૂપ હરી વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેને પ્રાપ્ત થાય છે આબુ ચાસણ વાળા ને તો બહુ મજા બેઠા આવડો પંચાણું બે મહિલા છૂટ ના એટલે હતા પટેલ તમે જૂના છો મારે એ મુ નહી થાય ન ખબર જ નથી આજે ધર્મો પ્રદેશ ધર્મ ગુરુ ઓ કરે હર પંજા પંચાણું બેલા છું જે ઓછા હતા એટલે ઓછા કરે ને પંજાણું હતાણું થાય આગળ જવું ભોળવું આગળ જવા ભોળા નથી વાત છે કેવાજ છૂટ ના પંચાણું બે છૂટ કરવી હોય તો ત્રણું થાય ખતાણું થાય કઈ ખબર ના મળે એ જલ્દી થઈ જાય જલ્દી થઈ જાય અને મોક્ષ બરાબર હે છે ને પાવર હોય તો પાવર હોય ગયો પછી બંધ કઈ ના હાલે પણ એમ આકડા મૂકે પછી આકડા હોવા તો આવે નહી પ્રાપ્ત થાય છે એ વખતે મહારાજ બેઠા તા એટલે અહીં બેનો ઉપયોગો મને એકલા એકલા વિચાર કરતા નથી મતલબ કા આવે આ તો કો બોલે ત્યાં આ ક્યાં આપણે ભવ સંભવ ક્રિતિ વેદન એવા ગુણનો ભવ સંભવ ક્રિતિ વેદન આ દેખો જે સુત એના જેવા જે હોય એમને વિજયયુક્તિ રાખી દે એમ જયારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ ને જેને પામવા હતા એ તો દેહ છતા મળ્યા છે માટે જેને પરમપદ કહીએ મોક્ષ કહીએ તેને તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય છે એ વાર્તા અતિ જીણી છે સાધુ ઓળખાણ એટલે એને આમાં પ્રતિ અને સાધુ કોણ કહેવાય બાપો પગે લાગે તગે લાગે અમને એક હરિભગત નો દીકરો પગે લાગવું કેમ કરવું લાગવું જોઈએ આપડે આ હરિભગત માત્ર કે બોલે એમાં ખબર હરિભગત માત્ર આ નહી પગે લાગે ને આ નહીં પગે લાગે સધાડું હર ખુ ગાય અમારે અમારે એ નહી જોવાનું એટલે એને નહીં જોવાનું ગધડું બરાબર બરાબર હા અત્યારની પરિસ્થિતિ બીજાને તો સમજા પણ આવે નહી એવી અતિશય ઝીણી વાર્તા છે એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચિદાનંદ કહીને પોતાના ઉતારામાં પધાર્યા ગીતિ વચના એવી રીતે ઘરડા અંતે પ્રકરણ નું બીજું વચનામ્રતમ જે છે